181 અને બળાત્કાર કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને अथवा तिरस्कार कर स्पर्श न्याग करी बलात्कार करता ने समीपे आती होनेताने नी जावा समय अथवा अवकाश न हो तरह शू कर तो कहे घुरी स्त्री पुरुष ने आवता देखी ने दूर रहे छे रही होई रहेवामीनायण एवं रीते करव कि दूर थाना संकेत मिली रहे तथा हाथी चेष्टा दूर रहो संकेत करव तो हटात समीपे आए तो, तो, तो हठात समीपे आवे, तो तू सेटे रहे अँ थी दूर जती रहे एम बराड़ा पाड़ी कहूं केव। आटल कहवा छता न रोकए तो तिरस्कार कर कठोर वचन बोली बोली ने रोक पाछी वाली पड़व नहीं कहवा तात्पर्य ये कि स्त्री स्पर्श ने ब्रह्मचर्य भंगना अंग में स्त्री संघ में हेतु मनेल તે વાયુ પુરાણમાં કહ્યું છે કે આત્મનઃ સર્વથા યેન સહ બ્રહદ્વ્રત રક્ષણમ યોગમ તમેવ કુરવી તયત્નેન પોમાન સુધી જેનાથી પોતાના બ્રહ્મચર્યનું પૂરેપૂરું રક્ષણ થાય તેવો ઉપાય બુદ્ધિમાન મનુષ્યે સાવધાનીથી કરવો બજાર બધા જ ધર્મશાસ્ત્રોનો એક એવો સિદ્ધાંત છે કે આપત્તકાલીન ધર્મ જે પોતે સ્વીકાર્યો હોય તે આપતકાળ વીતી જાય પછી યથાયો પ્રાયશ્ચિત કરવું અને પછી પોતાનો જે મુખ્ય ધર્મ હોય તે પ્રમાણે સ્ત્રી તદા સ્પૃતિ સંભાષ્યતા વા અને જો ક્યારેક સ્ત્રીઓને અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી ક્યારેક પોતાના ધર્મની પણ રક્ષા કરવી પોતાની રક્ષામાં બે વાર આવી જાય પોતાના પ્રાણની રક્ષા કરવી અને પોતાના ધર્મની રક્ષા ક્યારેક પોતાના પ્રાણ જવાનું સંકટ હોય અથવા બીજાના સ્ત્રીના પ્રાણ સંકટ હોય આવો આપતકાળ આવી પડે જેમ કે ઘરમાં આગ લાગે પાણીનું પૂર આવે હિંસક પશુ કે સર્પ સંકટમાં પોતાના પ્રાણની અને સ્ત્રીઓના પ્રાણની રક્ષા થાય તેમ કરવું પ્રાણપત્તિમાં સ્ત્રીઓને અડીને કે તેમની સાથે બોલીને પણ આપત્તિમાં ફસાયેલી સ્ત્રીઓની રક્ષા કરવી अथवा आपत्ति में पोते फसाया हो स्त्री बोलना अड्डा प्राणी रक्षा शक्य न हो तो तरह बोली के अड़ी प्राण बचाव कोई वक्त ऊंड पा हो प्राण संकट आएम हो कोई बीजो उपाय न हो तो ऊंचे थी अरे त्या जसो नहीं ऊू मगर रहे थे वगैरह कहव अथवा मुश्किल में હોઈએ તો હું પાણીમાં બુડું છું મને બચાવો વગેરે કહીને દેશ કાળી જરૂર હોય ની પશ્યતી જીવતો મનુષ્ય સેંકડો શુભ પ્રસંગને દેખે છે એ ન્યાયે પ્રાણ બચે તો બધું સારું થાય અને પ્રાણ જાય તો કશું રહે નહીં આ બધું કહેવાનું તાત્પર્ય આવું છે કે સ્ત્રીને અડવાથી કે તેની સાથે બોલવાથી વ્રતભંગનો જે દોષ લાગ્યો તેને તો એક ઉપવાસ કરવા જેવા થોડા પ્રાયશ્ચિતથી નિવારી શકાય છે અને મૃત્યુના મુખમાં ફસાયેલ વ્યક્તિની જે ઉપેક્ષા જો ઉપેક્ષા કરવામાં આવે તેને બચાવવામાં ન આવે તો મહાપાપ જેવો દોષ લાગી શકે છે માટે હૃદયમાં દયા રાખીને કોઈપણના પ્રાણની રક્ષા કરવી શ્રીમદ ભાગવતમાં અભયદાનને સર્વોત્તમ ધર્મ કયો છે આ બધા ભેળા મળે તો પણ જીવને અપાતા અભયદાનની એક કળા સોળમાં ભાગ જેટલા પણ થઈ શકતા નથી વસુદેવજીએ પણ કહ્યું છે કે મૃત્યુ બુદ્ધિમતા પોત બુદ્ધિ બલો માણસે થઈ શકે તેટલું પોતાનું કે મૃત્યુને રોકવું જોઈએ પ્રયત્ન કરવા છતાં પણ જો મૃત્યુ ન અટકે તો તેમાં માણસનો વાંક નથી યમ સ્મૃતિમાં કહ્યું છે કે ધર્મઃ પરો જીવ રક્ષા માટે બુદ્ધિમાન મનુષ્ય ધર્મરૂપ પ્રાણીઓની રક્ષા કરવી દાનખંડ દાનખંડમાં અને વિષ્ણુ ધર્મોત્તરમાં પણ કહ્યું છે કે ગ્રાહ્ય પ્રાણ પ્રદાન યસ્પૃ યસ્પૃશ્યાદપી દેહિનઃ જીવન સર્વમવાપનો જીવન ધર્મ કરોતી ચરી ધર્મ સર્વસ્વ રક્ષણીય પ્રયત્નત અસ્પૃશ્ય જેવા ગણાતા મનુષ્ય પાસેથી પણ મળતું હોય તો પ્રાણદાન લઈ લેવું મનુષ્ય જો જીવે તો તેને બધું જ મળી શકે છે જીવતો મનુષ્ય ધર્મ પાળી શકે છે શરીર ધર્મના સાધનો કરવા માટેનું સર્વસ્વ છે સૌથી પ્રથમ ને સૌથી શ્રેષ્ઠ સાધન છે એટલે સાવધાની રાખીને તેનું રક્ષણ પણ કરવું અને ધર્મ આચરણ પણ કરવું શરીર માધ્યમ ખલું હોય તો ધર્મ ન પડે મહાભારતમાં પણ કહ્યું છે કે મહતા મય યજ્ઞા નામ ક્ષિયતે ફલમ સંકટમાંથી બચાવો હોય તો એવું નથી અગ્નિ પુરાણમાં પણ કહ્યું છે કે એકતા કરતા સર્વે સમાપ્ત વર દક્ષિણા એક તો ભયભીત પ્રાણીના પ્રાણ રક્ષણ ઘણી મોટી દક્ષિણાઓ આપેલા સમગ્ર યજ્ઞોને એક તરફ મૂકો અને બીજી તરફ ભયભીત પ્રાણીના પ્રાણ રક્ષણને મૂકો બંને એક સરખા પુણ્યરૂપ છે શ્લોક નંબર વન એટી નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે પોતાના શરીરે તેલ માલિશ કરવું કરાવવું નહીં આયુધ ન ધારવું ને ભયંકર એવો વેશ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી તે નૈષ્ટિક બ્રહ્મચારીઓ રંગરાગ શરીરે તાલ રંગરાગ નહીં કરવા બ્રહ્મચારી નો ધર્મ તે સ્મૃતિમાં કહ્યું છે કે જવું પગરખા પહેરવા છત્ર ધારણ કરવું પગરખા નો પહેરવાના પહેરવાના પગરખા પહેરવા છત્ર ધારણ કરવું કામ ક્રોધ લોભ નૃત્ય કરવું લૌકિક ગીત ખબર પડી જાય ચશ્મા ની ફ્રેમ ને પગરખા ડોલ તળિયા કઈ વાંધો નહીં એમાં એનો રાગ કળા આવે વળી બ્રહ્મચારીઓ તલવાર બંદૂક આદિ શસ્ત્રો ધારવા નહી ચશ્મા નો કાચમાં નો કઈ રાગ કળાવ ચંપલ ના ડોવાલ માં ડોવાલ કેવા છે તો એટલું રાખે તોય કઈ વાંધો નહીં બ્રહ્મચારી ચંપલ ના ડોવાલ અને ફ્રેમ વળી બ્રહ્મચારીઓ તલવાર બંદૂક આદિ શસ્ત્રો ધારવા નહી શસ્ત્ર હથિયાર બંધ બોડી પોતાની રક્ષામાં રાખવા કેમ એક સવાલ છે પણ હથિયાર ધારી ને રક્ષામાં રાખે તો એટલે એનો ક્યાંય નિર્ણય આપ્યો નથી એટલે આપણે નિર્ણય કરવાનો બોડીગાર્ડ રાખવા કે નહી બધા નિર્ણય કરીને કઈ આપી દો નિર્ણય તો વાંધો નહી કારણ કે તે હિંસા કરવાની ભાવના ઉપજાવે છે અત્યારે સંતો હોય બોડીગાર્ડ રાખે છે પણ બોડીગાર્ડ રાખે તો કારણ કે તે હિંસા કરવાની ભાવના ને છે મનુ અને યાજ્ઞ વલ્કીય ઋષિ ક્યારેક આપતકાળ પડે ત્યારે બ્રાહ્મણ ને પણ શસ્ત્ર ધારવાનું કહ્યું છે પરશુરામે ધારણ કરોપુ પણ ધર્મ ની રક્ષા માટે એને ધારણ કરે ના એને બ્રાહ્મણ શસ્ત્ર ધારણ કરો એવું દ્રોણાચાર્ય ન કહેવાય પરશુરામે ધારણ કર્યા હતા એ તો ધર્મને માટે ધારણ કર્યા પણ દ્રોણાચાર્ય ધારણ કર્યા ધારણ કર્યા તો એટલા માટે દ્રોણાચાર્ય છે જયારે ધર્મનો ઉપરોધ થાય ધર્મ સંકટ દ્રોણાચાર્ય ની દરેક એવી ક્રિયા હતી કે જે વિવાદિત છે પણ તોય એને સપોર્ટ મળે છે અને દ્રોણાચાર્ય ને એટલા બધા નહોતા કાપ્યા પરશુરામ જેટલા પણ તોય વિવાદિત વૃત્તિ થઈ ગયા છે જયારે ધર્મ નો ઉપરોધ થાય ધર્મ સંકટ માં આવી પડે ત્યારે બ્રાહ્મણ વિષયક અને આપતકાળ વિષય માટે જ છે તો પણ અહીં જે મુક્ષુપણાથી જેમણે નૈષ્ટિક બ્રહ્મચાર્ય તો ક્યારેકાળમાં બ્રાહ્મણ સામાન્ય બ્રાહ્મણ માટે પરંતુ તે સામાન્ય બ્રાહ્મણ વિષયક અને આપતકાળ વિષય માટે જ છે તો પણ અહી જે મુક્ષુપણાથી જેમને નૈષ્ટિક વ્રત ધારણ કર્યું છે તેમણે તો ક્યારેય પણ આયુધ ધારણ ન કરવા બે કામ માં આવે એવી ન રાખવી ખાલી ટેકા માટે રાખે તો વાંધો નહીં કોઈ હબોડવા થાય અને નહી કઈ નહી તો હાલ જ છે એવી ન લાકડી રાખવી ખાલી ટેકા નું પ્રયોજન હોય તો ટેકા પૂરતી જ રાખવાની મારવાનું પ્રયોજન નહી રાખવાનું માળામાં એવું હોય છે વૃદ્ધપણામાં શરીર ધારણ પ્રયોજન સિવાય પ્રહાર પ્રયોજન પણ કામ આવે તેવી ન રાખવી એવું તાત્પર્ય છે ચકાર લાકડી માં કે રાખવી પડે જૂના સંતોમાં તો લાકડી રાખતા નહીં એનું કારણ શું હતું કે સેવક હતા હવે આ જમાનામાં સેવક બહુ ઓછા હોય ને એટલો બધો સેવક ટાઈમ એ હોતો નથી માંડ માંડ થોડોક ટાઈમ હોય તો એટલું પૂરતું હાલે પણ હવે આખો દી આને હાજરી માજરી એવા ક્યાં સેવકો કાઢવા હવે ન મળે એટલે કે લાકડી થી કામ હાલે એમ કે લાકડી સેવક તરીકે કામ હાલે પણ બે બે પ્રયોજન માટે નહીં રાખવાની તો ન રાખતા ને જુના સાધુ ની પાસે લાકડી ક્યાં કોઈ દેખાય છે લાકડી કોઈ એટલે કારણ કે સેવકો હતા એને સેવકો લાકડીનું કામ કરતા વૃદ્ધપણામાં શરીર ધારણ પ્રયોજન સિવાય પ્રહાર પ્રયોજનમાં પણ કામ આવે તેવી ન રાખવી એવું તાત્પર્ય છે કારણ કે તે આયુધો હિંસા કરવાની ભાવના હૃદયમાં ઉદભાવન કરે છે વળી તે બ્રહ્મચારીઓએ લોક અને શાસ્ત્રમાં નિંદિત વેશ ન રાખવો શાસ્ત્રમાં કહેલો કૌપીન ઉપર પહેરવાનું આચ્છાદન વસ્ત્ર અને કટી મેખળાવાળો સુશોભન વેશ સંધ્યા વંદન અને હોમ કાર્ય ન કરવામાં આવે તો બ્રહ્મચારી પ્રાયશ્ચિત કરવું શુદ્ર સ્પર્શ કરવામાં આવે ઉપરના કપડા સાથે કૌપીન પહેરવામાં ન આવે કટિસૂત્ર यज्ञोपवीत मेखला दंड चरम राख ना दिवस ऊँगी छतरी रास्तु शरीर आँखों आंजण आंजे जुगार रे विषय गीत गाय बाजिता वगाड़ तत्पर थवाय पाखंडी बोलवा चाल व्यवहार राखे आचारों में कोईपण भंग थ તે પ્રત્યેકમાં એક એક દિવસ નો ઉપવાસ કરવો એમ ક્રતુ મુક બાવા સાધુ હોય અને ભાડી છે આપડે રાજકોટ આવતા હોય વરદ જેવું બાંધ્યું હોય મોટું તેનાથી બધા જ ઇન્દ્રિયોના ઉપર વિજય મેળવવાનું મૂળ છે તે ભાગવત માં કહ્યું છે કે તાવત જીતેન્દ્રિયો વિજીતાન્યિય અપમાન બધી હોય તો પણ રસનમ યાવત જીતમ સર્વમ જીતે રસે મનુષ્ય બીજી બધી ઇન્દ્રિયોને જીતે જીતે છે તો જીતે જ છે તો જ્યાં સુધી નહીં એક રસના ઇન્દ્રિયને જીતી લે એટલે આખું જગત જીતું કહેવાય શ્લોક નંબર વન એટી ફોર પરિવેશન કર્યા સ્ત્રીશમિ ગમ્ય ત્ર ભિક્ષા અને જે બ્રાહ્મણના ઘર ને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું જે બ્રાહ્મણ ઘેરે સ્ત્રી તે કન્યા હોય યુવતી કે વૃદ્ધા હોય પણ તે પીરસનારી પદાર્થને આપનારી હોય તો ત્યાં ભિક્ષા માટે ન જવું અહી ભિક્ષા શબ્દનો અર્થ માગવું એટલો જ કરીએ તો પીરસનારી આ શબ્દ નકામો થઈ જાય છે માટે ભિક્ષા શબ્દનો અર્થ ભિક્ષામાં મળેલું અન્ન કે જેનાથી ભોજન આવો અર્થ દેખાય છે મનુ ભગવાનનું એવું વચન છે કે ભિક્ષાટ ના સમુદ્યો અયાચિત ભોક્ત માગી જમવાનું હોય પણ ભિક્ષા માગવા ગયા પેલા કોઈનું જો આમંત્રણ આવી જાય તો એના જમવા જાવું એવું મનુ ભાગવાની કીધું છે તૈયાર ભિક્ષા કરીને એક જગ્યા જમવા જવું નગર ભિક્ષા તો ઘેરથી ન હોય હાથ આટ ઘેરેથી લેવાની કોઈક ભોજન નું નિમંત્રણ આપે તો ત્યાં જમવા જવું કારણ કે તે અયાચિત ભિક્ષા જ છે એમ મનુ કહે છે માટે બ્રહ્મચારી ને તો આપણે ઉદ્યોગ કરાવી ના મળી જાય તો એ ભેક્ષ્યાન કહેવાય કઈ પોતાના માટે પ્રાઇવેટ ઉદ્યોગ ન કરે અને પંક્તિમાં જે પીરસાતું અત્યારની વ્યવસ્થા છે મહારાજે વ્યવસ્થા કરી પંક્તિ પીરસાય માટે ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ હોય તો પીરસવાનો પ્રસંગ ક્યાં રહ્યો તો કોઈ આમંત્રણ આવે તો ત્યાં ભોજન માટે જતા ભીક્ષાવોજન આમંત્રણ આવું તો પણ ત્યાં જો સ્ત્રી પીરસનારી હોય તો આમંત્રણ હોય તો પણ ત્યાં ભોજન કરવા ભિક્ષા કરવા ન જવું કારણ કે જમતી વેળાએ સ્ત્રી દેખાય તો પોતાના બ્રહ્મચર્ય વ્રતમાં ભંગ દર્શન ન કરવા તેવા નિયમનો ભંગ પડી શકે છે માટે જ્યાં પીરસનારો પુરુષ હોય ત્યાં જવું ત્યાં જઈને ભોજન કરવું અહીં મૂળ શ્લોકમાં યત્ર સ્ત્રી વિપ્ર એમ વિપ્ર બ્રાહ્મણ શબ્દ વાપર્યાનું પ્રયોજન એ જણાય છે કે ભિક્ષા કરવામાં તેની પ્રધાનતા જણાવી છે અને રાંધેલા અન્નની ભિક્ષા કહેવી છે એટલા માટે જ વિપ્ર શબ્દ લેખો છે પકવાન સ્વામી ના ઉભો સં આ બંને તૈયાર અન્ન ના માલિક છે સન્યાસી હોય બ્રહ્મચારીઓ હોય તો તૈયાર અન્ન ના માલિક છે ની આગ્ન વલ્કે ઋષિએ પણ કહ્યું છે કે બ્રાહ્મણે શું ચરે ભણિદ્ય સ્વાત્મ વૃત્ત પોતાના નિર્વાહ માટે અનિંદિય બ્રાહ્મણોને ઘેર ભિક્ષા કરવા જાય अनिंदो अर्थ मिताक्षर में कहो कि लोकापवादी युक्त न हो पतीत न हो बड़ा बगला दंभी न होद्ध <coughs> आहार अंतकरण शुद्धि मूल है उपनिषद में भूमि विद्या ने अंत कहू के आहार शुद्धौ सत्वशुद्धि ही सत्वशुद्धौ ध्रुवा स्मृति ही ઓમ વિદ્યા છે તો ભગવાન ના મહિમાની વિદ્યા છે એ શુદ્ધ આહાર નહી હોય તો નહીં ટકે આહાર શુદ્ધિ હોતે જાળવી આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લંબે સર્વ ગ્રંથિ નામ વિપ્ર મોક્ષ जो आहार शुद्ध हो अंतकरण शुद्ध रहे अंतकरण शुद्ध हो आत्मा परमात्मा स्वरूपनी अखंड स्मृति रहे अने जो तखंड स्मृति रहे तो अविद्या बढ़ीज ग्रंथिओ छूटी जाए मोक्षधर्म में कहूं छे विधिघ्भ्यों द्विजातिभ्यों ग्राह्य मन्नम विशिष्यते आहार निश्य पाप में शाम्यति राज વૈમનસ્યમ ચાંત્ય વિધિને જાણવા વાળા અને પાળવા વાળા છે રજોગુણાત્મક પાપ શાંત થઈ જાય છે શ્રી ભાગવતમાં કહ્યું છે કે વાનપ્રસ્થા શ્રમપદો પદે વાન પ્રસ્થા શ્રમપદે સ્વભિષ્યા મેળવેલું હોય છે શીલ અને ઊંચ વૃત્તિ ઉંચ એટલે દાણા વીણીને ખાય ને શીલ એટલે હલો કરીને ખેતરમાં હલો કરે તો શીલ કહેવાય અને દુકાનમાં હલો કરે તો અન્ન શુદ્ધ થાય છે મો નાશ પામે છે અને સાધના સફળ થાય છે આપત્તિ સમયમાં તો ઓલું સ્વામીની વાત લખ્યું છે ને કે બોલો દાણા દાણા ભેળા કરી ને અન્ન હતું અને જમતા હતા એમાં અતિથી આવ્યા અતિથી આપી દીધું તેને ચડું કરી ત્યાં નોળિયો નીકળ્યો તો હોનાનો થઈ ગયો અર્ધો પછી નોળિયાને એમ થયું કે મારા આખો હોનાનો થવું છે તો પછી પાંડવોના યજ્ઞમાં ગયો તો ન્યા ન થયો આને એને અન્ન દીધું તો એવું એનું પવિત્ર અન્ન મેધાતિથી દોરોતરા <coughs> <coughs> બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના ઘેરથી શુદ્ધ પવિત્ર અને પવિત્ર અન્ન ભિક્ષા લેવી બ્રાહ્મણને ત્યાં ભિક્ષા ન મળે તો ક્ષત્રિયના ઘેરથી લેવી ને ત્યાં પણ ન મળે તો વૈશ્યના ઘરથી ભિક્ષા લેવી ચારેય વર્ણની ભિક્ષા લેવી એવું જે મિત્રાક્ષરામાં સ્મૃતિ વચન છે તે તો આપતકાળના નિર્વાહ માટેનું છે એમ સમજવું તેમાં રાંધા વિનાના કાચા અન્નની ભિક્ષા બધેથી લેવી અને રાંધેલા અન્નની ભિક્ષા તો સ્વધર્મમાં રહેલા બ્રાહ્મણના ઘેરથી બ્રહ્મચારી જ્ઞાતિના ઘેરથી અથવા પોતા કરતા ઊંચી જ્ઞાતિના ઘેરથી રાંધેલા ભિક્ષા લેવી તે નિર્દોષ છે આ અંગે વિસ્તૃત વિગત બીજા ધર્મશાસ્ત્રોમાંથી જાણવી રસાવાદને વશ થઈને એક જ ઘેર વારે વારે ભીક્ષા કરવા ન જવું માધુકરી વૃત્તિ યાજ્ઞાવ ઋષિએ કહ્યું છે કે બ્રહ્મચર્ય સ્થિતો નૈક્યાન અન અદ્યાદ અનાપદી બ્રહ્મચર્ય Nekasya annam adyat adyat અન્નચર્ય એક ઘરનું અન્ન આપતકાળ સિવાય ન ખાવું નૈકસ્ય એટલે અનેક ઘરનું ખેવું ખાવું નૈકસ્ય છે નૈક્ય એટલે અનેક ઘરનું લેવું adyat અનાપદે બ્રહ્મચારીએ એક ઘરનું અન્ન આપતકાળ સિવાય ન ખાવું ધર્મવિવેકમાં પણ કહ્યું છે કે એકસ્યાન્ન અનાપન્નો ભિક્ષુર ભૂંજિત ભિક્ષુએ આપતકાળ ન હોય ત્યારે રોજ એક એક જ ઘરનું અન્ન ક્યારેય ન ખાવું અહીં કોઈ શંકા કરે અંગીરા સ્મૃતિમાં કહ્યું છે કે દિવા નિદ્રા પરાન્ન ચુનર્ભુક્તિ ત્યજેત બ્રહ્મચર્ય વ્રત પાળનારા એ દિવસે ભિક્ષા કરવા જવું તો પારકો પણ આ શંકા ઉચિત નથી કારણ કે ભિક્ષાને પારકોન કહેવાય જ નહીં તે અંગે અત્રિમુનિએ કહ્યું છે કે સોમ પાન સમા ભિક્ષા ભિક્ષાના પતિગ્રહ પરિકા ભીક્ષા ભિક્ષા ભિક્ષુકો નર ભિક્ષા નોંધ ખાય છે તો એ ખાતો જ નથી અને ભિક્ષા છે એવું પવિત્ર નથી છોકરા ને એઠું હોય તો એ પવિત્ર ભિક્ષા આપે તો એ કેવા આપે એ છોકરા માર્યા હોય ભિક્ષા વૃત્તિ સોમ પાનના જેવી પવિત્ર છે ભિક્ષાને દાન દાન નથી કેવાતું ભિક્ષાને દાન ના કહેવાય ન પારકુ અન્ન ના કહેવાય અને પર પાક રસોઈ ના કહેવાય માધુકરી નામ થી ભિક્ષા સમગ્ર પાપો ને નાશ કરનારી છે ગીતા પ્રેશ વાળા સ્વામી ક્યાં રામ સુખસ્વામી એ દરરોજ ભિક્ષા ખાતા ત્યાં જાય ને જ્યાં આવે ને તો પાંચ હાથ કે ચાર પાંચ જણા કીધું હોય કે એટલે એમાંથી થોડું થોડું થોડું થોડું લઈ લે ને પછી બધી ટિફિન બાકીને દઈ દે એક વખત મળવા ગયા હતા ને ત્યારે જોયું હતું તમે વહેલા હવાર પાંચ વાગી ને એકદી બપોરે ગયા આપણે એટલે કોકને ઘેર જ મળવા ગયા તા એટલે ત્યાં એ ત્રણ ચાર ટિફિનો હતા એટલે એમાંથી થોડું થોડું થોડું થોડું લઈ લે પોતાને જોઈએ એટલું બાકીની બધું આપી દઈએ એકવાર લઈ લે એટલે પછી એટલે જાજામાં પણ એ સન્યાસી ના ધર્મ ઠેઠ હોતી બહુ પાળતા એકદમ કડકાટ સંહાર ન પહેરવાનો સન્માન નહી રાખવાનો બોલું માધુકરી નામથી કહેવાતી ભિક્ષા સમગ્ર પાપોને ને નાશ કરનારી છે ભિક્ષાનો આહાર કરનારો ભિક્ષુ પુરુષ સદા નિરાય છે વિશ્વેશ્વર પદ્ધતિમાં સ્મૃતિવચન કહ્યું છે કે નક્તા પર ચોપવાસ ઉપવાસાદ અયાચિતમ અયાચિતાત પરમ ભૈક્ષમ તસ્મા ભૈક્ષ્ય વર્તયેત નક્ત ભોજન બપોર પછી અને રાત પેલાનું કરતા ઉપવાસ શ્રેષ્ઠ છે ને ઉપવાસ કરતા પણ વગર માયું ભોજન મળે તે ઉત્તમ છે ને તેના કરતા પણ ભિક્ષાનું અન્ન ઉત્તમ કેમ ઉપવાસ કરતા હોય ખાવું શ્રેષ્ઠ માટે ભિક્ષાથી નિર્વાહ કરવો જોઈએ ઉપવાસ એ સદા કાળ નું સમાધાન નથી ઉપવાસ માણસ કેટલાક કરે અને આ સદાકાળ સમાધાન છે ભિક્ષાનું અન્ન વૈદિક વિદ્વાન નું અન્ન હોમ કરતા વધેલું હવે ભોજનમાં લેનારાના નખથી શિખા પર્તના પાપોને અન્નની ફોત્રી નો અગ્નિ જેમ સોનાના દોષને નષ્ટ કરે છે તેમ નષ્ટ કરી દે છે વ્યાસ સ્મૃતિમાં કહ્યું છે કે ની પટ્ટે જલમ તકરે ગોશાલા મલેચ્છ મંદિરે ભિક્ષા માધુ કરી ચેવ પવિત્રાણી યુગે યુગે પછી વાંધો નહી કપડામાં નાખેલી ગળી છાશ માં નાખેલું પાણી એ અપવિત્ર નો ગણાય ગ્રહસ્થાન ઘેર છાસ લે આવો તો પાણી નાખ્યું ગાળવી પડે પછી પાણી હોય તો છાશ નો ગાળવી પડે પણ છાશ ને એક વાર ગાળવી પડે પણ ઓલે આમસતા કઈ આપણે ગોળાનું પાણી ગાળી પી ગ્રહસ્થાન ઘર ને આપડે ગોળા ને પાણી હોય તો આપડે ગાળી ને થોડા પણ છાશ આવ્યું હોય તો પીવાય એમ એ પવિત્ર થઈ ગયું ગામડે જતા ઓલે મગા આવતા અમે ઈટ ગયા તા ત્યારે ગાળી નાખવાની પાણી ગાળી નાખી પીવાની આપણે થોડી ગોળા ને પાણી ગાળી ને તો એને ગોળા નું ના પીવાય તો એનું બોલો ત્રાંબાના કે તાંબા પેતાળના વાસણ હોય ને એમાંથી ઉઠકીને લઈ આવે ને સીધે સીધું આપણે લઈ લઈએ પણ બોલું ગોળાનું તો એને એના છોકરાના યઠા કળશા ડબુયા હોય તો એ હોય પીએ આપણે છોકરાઓ તો એવું જ હોય ને બધા છોકરાઓ તો બધે સબભૂમિ ગોપાલ કી હોય મોભારો ચોખી ઓલો ચોખ્ખો હોય એનો ગ્રહસ્થ ને કોઈ છોકરા અડી ન કે એટલે ઈ યઠો ન હોય છોકરા પાસે કઈ થોડા ઊંચે થી પીધે એ તો લોટો લઈને આમ ડબુ હે લાડુ પડે એનો લોટો પાસે ઓલામ નાખે અને એ ગોળાનું પાણી નાખે પી શાસ્ત્ર ના વિધિ વિધાન છે એટલે એમાં વાંધો નહીં આઉટ કરવાનો નહી શંકા નહીં કરવાની કેમ પવિત્ર ઓલું કેમ નહીં એમ એવું નહીં નાખેલી ગળી છાસ માં નાખેલું પાણી લેછ ના ઘરમાં ગૌશાળા અને માધુ કરી ભિક્ષા પ્રત્યેક યુગમાં પવિત્ર ગણાય છે માટે હરરોજ ભિક્ષા માંગવા मांगी त्यों भिक्षावृत्ति न कर तो प्रायश्चित करव पड़े एम प्रायश्चित मयूख में मनु वगैरे कहूतवा चरणम असमिध्य पावकम अनातुरह सप्तरात्र अवकीरणी व्रतम चरे रोगाधिक आपत्काल विना सात दिवस सुधी जो भिक्षा लेवा न जाए नित्य होम न करे तो अवकिरणी प्रायश्चित करव अवकिरणी प्रायश्चित व्रत करविए अंगीरा मुनि कहूँ के अनापदी चरे दु सीम भिक्षा वसन दशरा वज्रम आपत्त कालम त्रेय ही द्विज कोई जातना आपत्ल विना ब्रह्मचारी घर में रही तैयार भिक्षा जमे तो दद, दस दिवस सुधी वज्रकृच्र व्रत करव અને આપતકાળમાં ઘરમાં રહીને તૈયાર ભિક્ષાને જમે તો ત્રણ દિવસ સુધી વજ્રકૃચ્છ વ્રત કરે વજ્રકૃચ્છ એટલે ગોમૂત્રની સાથે જવું તૈયાર કરેલો આહાર લઈને નિયમ સાથે ભગવત ભાસ્કરે કહ્યું છે શ્લોક નંબર વન એટી કાર્યુરુ સેવન સ્ત્રી અને નૈષિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીની પેથે જ સ્ત્રી પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો બ્રહ્મચારી સનાતન જાયમ બોલું છે સર્વશાસ્ત્રોપકાર બધા શાસ્ત્રો સમજાય નહી એટલે એને હોતી પણ નિષ્કારણમ સડંગો વેદો અધ્યેતા વ્યાય કે આપણું એમ કે બી થઈ જાય તો નોકરીમાં કાયમ આવે એટલે એમ નહી આમાં સંસ્થામાં ઉપયોગી થાય એટલે એમ નહી નિષ્કારણમ સડંગો વેદો અધ્યત કોઈ કારણ ન હોય તો પણ એને વેદનો અભ્યાસ કરવો જોઈએ શાસ્ત્રો નો અભ્યાસ કરવો જોઈએ ભગવાનને ભગવાન મહિમા સમજવા માટે કારણ વિના એટલે એનો અર્થ એવો ભગવાન નો મહિમા શાસ્ત્રો જો ન સમજાય તો ભગવાનનો મહિમા તો શાસ્ત્રોમાં કીધો છે શાસ્ત્ર શાસ્ત્રો નો અભ્યાસ કરવો આ વેદો ને શાસ્ત્રો સનાતન છે નિત્ય છે માટે મોક્ષ હેતુ છે તે મહાભારત આ જન્મમાં કેટલી દો હોય યણી આખ્યાનમાં કહ્યું છે જે સાંખ્યમ ચ યોગમ ચે વેદાશ સર્વે નિખિલે રાજન એ રાજન સાંખ્ય ને યોગ આ બે શાસ્ત્ર સનાતન છે વેદ શબ્દથી વેદાંત ઉત્તર મીમાંસા શાસ્ત્ર પણ તેમાં આવી જાય છે એમ સમજવું શ્રીમદ ભાગવતાદિક પણ વેદ મૂલક જ છે માટે અહીં તેનો અલગ નિર્દેશ કર્યો નથી અથવા ભાગવતા દીક ને સામાન્ય ધર્મ માં કયા છે આગળ કીધું છે એ પણ વાંચવા ભણવા અને સાંભળવાના છે જ તેથી અહી અલગ અલગ ગણાયવા નથી ખાસ કરીને અગ્રહસ્થ અગ્રહસ્થ હોય ને એને બધા આવી રીતે અભ્યાસ કરવો ભગવાન દીધો છે બ્રહ્મચારીઓ છ અંગો સહિત વેદો વિશેષપણે ભણવા જ જોઈએ એમ જણાવવા માટે આ શ્લોકમાં વિશેષ આજ્ઞા કરી છે તેથી આ ફરીવાર વાર આજ્ઞા કરી તે પુનરૂક્તિ દોષ નથી શાસ્ત્ર શબ્દથી વેદોના છ અંગ એમ સમજવાનું છે શ્રુતિ પણ આજ્ઞાવચન કહે છે કે અષ્ટર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપિત આઠ વર્ષના બ્રાહ્મણ બાળકને યજ્ઞોપવિત સંસ્કાર કરવો તેને વેદ ભણાવવા સ્વાધ્યાયો અધ્યેતવ્ય સ્વાધ્યાયનું વેદાધિકનું અધ્યયન કરવું બ્રાહ્મણે નિષ્કારણ ષડંગો વેદો અધ્યેતવ્યો છે બ્રાહ્મણોએ કોઈ પણ કારણ વિચાર્યા વિના જ છ અંગોએ સહિત વેદોનું અધ્યયન કરવું અને તેનું જ્ઞાન મેળવવું ભાગવતમાં કહ્યું છે કે દ્વિતીય પ્રાપ્યાનું પૂર્વ્યા જન્મોપનયન દ્વિજ વસેદ ગુરુકુલે દાંતો બ્રહ્માધીતુત દ્વિજોએ ત્રવર્ણિકો ગરના અને તે બ્રહ્મચારીઓ તેમણે ગુરુની સેવા કરવી કારણ કે બ્રહ્મચારીઓ ગુરુની સેવા કરવી એ જ તેમનો મુખ્ય ધર્મ શાસ્ત્ર બતાવ્યો છે અભ્યાસો વેદ શાસ્ત્ર એટલે પેલો અભ્યાસ કીધો પછી ગુરુની સેવા કરી પણ એ તો વર્ણક્રમ છે અર્થક્રમ આ છે કે પેલા ગુરુ સેવા કરવી અને પછી અભ્યાસ અભ્યાસ કરવો એવો છે અર્થક્રમ એવો છે શા માટે એવી તમે કેમ કે આધારે કહો છો કે અર્થક્રમ એવો છે ચાર્ય સેવનમ આ બધા ના મુખ્ય ધર્મો છે સન્યાસી ને આવો તપસ્યા અને ભગવત ભાવ છે ગૃહસ્થનો પ્રાણીઓની રક્ષા અને યજ્ઞ યાગ છે અને બ્રહ્મચારીઓ મુખ્ય ધર્મ આચાર્ય સેવા છે અભ્યાસ સેકન્ડ નંબર સેવા કરતા કરતા વધે એમાં આજુ શ્લોકમાં ક્રમ આપ્યો છે કાર્ય કારણ ભાવ છે કે વર્જ સ્ત્રી આને સમયનો ઉપયોગ ક્યાં કરવો ટાઈમ મેનેજમેન્ટ શું કરવું તો કે આચાર્ય સેવન હવે આચાર્યની સેવા કરવી ગુરુની સેવા કરવી એમાંથી ટાઈમ વધે એમાંથી અભ્યાસ કરવો પણ આનો સંગ ન કરવો આને સંઘનું નિવારણ કરવા માટે અભ્યાસ છે અભ્યાસ છે એ છે અને અસાધારણ ધર્મ છે ગુરુસેવા છે એટલા માટે ગુરુસેવા અસાધારણ ધર્મ છે કે કોઈક ભણે કોઈક ન ભણી શકે એવું હોય તો એનું કલ્યાણ કેમ થાય એટલે ગુરુસેવાથી જ એનું કલ્યાણ તો છે વેદાભ્યાસ છે એનો ટાઈમ છે ને ઓલામાં ન ગુરુની સેવા આખો દીધી ન કરી શકે તો એટલા માટે કે જો નવરો હશે તો સ્ત્રી સ્ત્રી સંઘાધિક થાય એનો સંઘ કરશે બીજા માણસો નો એવા માણસો ને બીજો ધંધો ઓલો કરશે એટલે એને નિવારવા માટે શાસ્ત્ર નો અભ્યાસ જોઈએ વાર્તાનું નિવારણ કરવા માટે અભ્યાસ છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ભિક્ષોર ધર્મ સમો હિંસા તપ ઈચ્છા વનૌક સૃહિણો ભૂત રક્ષિજ્યા દ્વિજ્યાચાર્ય સેવન એટલે દ્વિદસ્ય આચાર્ય સેવન ગુરુની સેવા કરવી એનો મુખ્ય ધર્મ છે એટલે અર્થક્રમ એવો હોવો જોઈએ મુખ્ય ધર્મ છે એ અર્થક્રમ છે ભાષ્યમાં એવું આપ્યું છે રઘુવીરજી મહારાજ ભાષ્ય છે ને એમાં એને પેલો લીધો છે અર્થક્રમ પેલો લીધો મહત્વ છે વર્ણક્રમ કરતા અર્થક્રમ છે એ બળવાય અહિંસા છે વાન પ્રસ્થાન તપસ્યા અને ભગવત ભાવ છે ગ્રહસ્થનો પ્રાણીઓની રક્ષા અને યજ્ઞ છે અને બ્રહ્મચારીઓ મુખ્ય ધર્મ આચાર્ય ગુરુ સેવા છે સૂતા હોય બેઠા હોય ત્યારે વધારે દૂર ન રહે સદા હાથ જોડીને હલકા સેવક જેમ સદા દાસ ભાવે ગુરુની સેવામાં તત્પર રહે નજીક અતિ દૂર નો રે સેવક હોય તો પછી અમુક ને મુશ્કેલી પડે શ્રી નારદજી એ પણ ભાગવત માં કહ્યું છે કે આ બધા ઓલા હોય મલ્ટી પર્પજ એક ગુ નહી નડે અને જો બહુ દૂર બીયો જાય તો એને કઈ થાય નઈ એટલે નાતી દૂર આમ એવું કીધું અતિ દૂર નહી દજી એ પણ ભાગવત માં કહ્યું છે કે બ્રહ્મચારી ગુરુકુલમાં રહે ઇન્દ્રિયો નું દમન કરે ગુરુ હિત આચરે ગુરુ ના હિત આચરે પોષણ કરે મૂળ નથી મૂળ શ્લોક છે નથી લખ્યો હિત કરો ગુરુ હું નાનું છોકરું છે ફરીથી આખા બે શ્લોક વાંચો આ જોડે મગજ ને જેવું છે વાંચો સેવા તો આવી ગઈ ને એ અનિષ્ટ નિવારણ કરે એને હિત કર્યું કેવાય ને કેવાય ગુરુ ને અનિષ્ટ થી નિવારણ કરવાનું એમ ગુરુ હિતમ કોરિયા સમજવા જેવું વારણ કરવું એમ આપણને આપણને ધમકાવતા હોય તે ના પાડવી ગઈ આવું નઈ કરશે અનિષ્ટ વારણ કરવું ગુરુ હિત એટલે શું કરવું ગુરુ હિત શું કરે હું ગુરુ હિત કરું ગૌરવ એનું ગૌરવ વધાર સિદ્ધાંત ને જાળવવા સેવા કરવાનું તો આવી ગયું છે પણ હિત પીકુરિયા એનું હિત કરવાનું એ જો હિત નથી કરતો એના સિદ્ધાંત રક્ષા નથી કરતો એની અનુવૃત્તિ નથી ફાળતો તો એ હું ગુરુ શિષ્ય નથી ગાય અનુવૃત્તિમાં બધું આવી જાય છે એક ગુરુ હોય હાથ યારો હોય તો એની બધા ક્યાંથી સેવા કરે થોડ જે હોય તો આમ ઉભા રે તો એમ કીધું કે બીજા વાળા કોઈ આવી ન હોય ગુરુ એ વાત જોઈ રે કે મુશ્કેલ એમ એટલે ગુરુ હિત એવું ગુણાતી અનુવૃતિ રક્ષા કરવી હિત એટલે શું કહે એને એટલે એની ફેવર કરવી એટલે એના કાર્ય ફેવર કરવી એના સિદ્ધાંતો ફેવર કરવી એના કાર્ય આગળ વધારવું એની અનુવૃતિ રાખવી અત્યારે ગોર હિત હિત કરવું શ્રી નારદજી પણ ભાગવત માં કહ્યું છે કે બ્રહ્મચારી ગુરુકુલમાં રહીશો હોય એ બધા ઝઘડે પછી તો એના આટું ઝગડે મિલકથાટુ ઝઘડે રે કે આ એટલું ગુરુકુળ મારું એટલું ગુરુકુળ આનું એમ કોઈ હિત આટલું ઝગડે છે ઝગડો છે ગુરુ નો સિદ્ધાંત નો મા બાપ તો છોકરાનું હિત કરે આપણે આને તો ગુરુ નું હોત કરવું લે શ્રી નારદજી એ પણ ભાગવત માં છે કે બ્રહ્મચારી ગુરુકુલમાં રહે ઇન્દ્રિયોનું દમન કરે ગુરુ નું હિત આચરે ગુરુ ના કાર્યનું હિત આચરે પોષણ કરે એના સિદ્ધાંત કે એનું કાર્ય છે એ અનિષ્ટમાં નો ભયું જાય એને નિવારણ ગુરુ ના કાર્યનું હિત આચરે પોષણ કરે અનુવૃત્તિ રાખીને ઉદ્દેશ્ય પાર ઉતાર જે ઉદ્દેશ ગુરુ પાર પાડી દે ને એને ગુરુ પાર પાડે પોતાને દાસના જેવો નીચ અકિંચન ગણીને ગુરુમાં અડગ સુરત ભાવ રાખે પ્રાપ્તિ માટે વેદાભ્યાસ માં બે છે અનિષ્ટ નું નિવારણ હોતું છે સ્ત્રી જો એ નવરો હશે તો ગ્રામ્ય વાર્તામાં એ આગળ ધસી જાય બીજી અનિષ્ટ પ્રવૃત્તિમાં એમાં જવાનો સંભવ રહે છે અનિષ્ટ પ્રવૃત્તિમાં જવાનો સંભવ નો પોતાને દાસ ના જેવો નીચ આવો એનો અર્થક્રમ છે અર્થક્રમ કેવાય કે પેલું ક્યુ પ્રાયોરિટી કઈ તો અડગ સુરત ભાવ રાખે ગુરુ બોલાવે ત્યારે પાસે જઈને વેદ ભણે પોતાને બહુ મહત્વ ન સમજાવવું એમ સમજી લેવું એમ કે આપણા જેવા મહાન સેવામાં છે જયારે તો એની મહત્તા કેટલી સ્વામિનારાયણ ભગવાનની મહત્તા અને તે બ્રહ્મચારીઓ સ્ત્રી પુરુષો નો સ્ત્રીને આધીન સ્ત્રીની અતિશય વાસના વાળા પુરુષો સ્ત્રીની જેમ જ છોડી દેવો તે કપિલ ભગવાન એ ભાગવત કહ્યું છે સત્યમ શૌચમ દયા મૌન બુદ્ધિહ્રીશ્રીશ ક્ષમા શમો દમો ભગચે યત્સંગા યાતીુ મૂઢેશું ખંડિતામસાધુષું સંગમ ન કુર્યાદોચુ યોષીતક્રીડામૃું ચ્ય ભવેન્મો બંધ પ્રસંગ સંયમ અને ઐશ્વર્ય આદિ સદગુણો નો નાશ થઈ જાય છે તે અત્યંત શોક તે અત્યંત શોક યોગ્ય છે તે સ્ત્રીઓ દેહાત્મવાદી અસદ પુરુષો નો સંઘ ક્યારે કરવો જોઈએ નહીં કારણ કે આ જીવને બીજા અન્ય કોઈ સંઘ એવું બંધન કે મોહ નથી થતા કે જેવું બંધન અને મોહ સ્ત્રીઓના અને સ્ત્રી ની આસક પુરુષ ના સંઘ થી પણ વાસના આગળ કઈ ઉપજતું નથી તે ભાગવતમાં અયલ ગીત પ્રસંગે કહ્યું છે જે કિમ વિદ્યા કિમ તપસા કેમ ત્યાગે ને શ્રુતે નવા કિંમતેન મૌનેન સ્ત્રી મનો ત્ય સ્ત્રી ચેન્દ્ર વિદુષા વિસ્ત્ર માદૃશા જેનું મન સ્ત્રીઓએ હરી લીધું હોય તેને વિદ્યા તપ ત્યાગ શાસ્ત્ર શ્રવણ એકાંત વાસ અને મૌનવ્રત ઇત્યાદિથી કાંઈ પ્રયોજન કે ફળ પ્રાપ્ત થતું નથી मन और इंद्रिओ स्त्री और स्त्री लंपट नो संसर्ग करव जो है नही मरा जेवा मनुष्य तो बात शूँ कही विद्वाए पर मन और इंद्रिओनों विश्वास करवो जी नहीं आ श्लोक में रहेल चकार एवं सूचव कि स्त्रीओं की बातों सांभवी कह भी नहीं જય સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરેશ્વર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવ